કેટલા કપડા લગતા તમારે તમારી ઝંઝા જોવા જાય ને તમારે બકાન માં શીશું વધુ ઉગે છે તો વસ્તુ ઘડવા જાય ને તો આવી ચોપડી થાય લખવામાં આવ્યો હતો રજિસ્ટર લગાવવામાં આવી શોખી છે એક લોકો નું કબાટ અમારું કારખાનું હતું લોકો નું તે વખત લોકો નું કબાટ વેચાતું લાવેલો તે વખતે બેકારી માં પછી કોઈ વેચાતી વસ્તુ લઈ નથી ત્યાં ત્યાં વખતે ઘર માં જે દરિયા છે એ બધી વસ્તુ હોય તો આપડે ના દીઠા નથી માર મળે ને મીઠું એના જે વાતો કરે ના તું આપણને ખ્યા આ બીજા બધા ચેતન ખ્યા છે આ સ્ટોલ માં વસ્તુ કઈ ચેતન થયું તી તો એથી કોણ ક્ષમ આપતા ત્યાં છે તમારે જ્યાં જોઈન્ટ ના થાય તો આ ધંધા એક ખરાબ થઈ ગયો બીજા ભોરે એના માટે અમારી હોય છે પણ અમારી આજ્ઞા તો બાકી આજ્ઞા ના રહો તો તમારી આજ્ઞા તો હજ થઈ ગયા બધા ચિંતા કરો થઈ ગયા નહી તમે ચિંતા કર બરોબર ચાલે છે એમની માટે એમની માટે આવું તો ઘઉં બગડવા સારો તરફ કેવાય મનુષ્ય માંથી ધાનવર માં ના જવું પણ સારો ચિંતા વગર ઘરે કહ્યું તમે કરીએ ચિંતા નહી ચિંતા થઈ શરીર ને તરત ભાગી ગયેલા હોય એટલે હું ભાલી નાખે એવું હજુ ચિંતા નહીં ચિંતા નથી પલી ધંધા ની ચિંતા નથી ધ્યાન રાખવાના પગારો પેરી ગયા ધંધા ધંધા ની કઈ પડી ના હોય અગા તો ભગત થઈ ગયો હોય ભગતું તમે એને કેવાય બને એના ચિંતા એટલે શું કારણ કે જે વિચાર વિચાર ભૂમિકા છે તે વિચાર આપણે સુધી વિચાર કેવાય છે અને અહીંથી આગળ ગયો એટલે ચિંતા કેવાય છે વિચાર પૂરા કરે ચિંતા ના કરે અને આપડે કંટ્રોલ થાય ને એટલે ચિંતા હોય નોર્બલ વિચારે ચિંતા એબ નોર્બલ વિચારે ચિંતા સર ને અને પેલો માણસ નોરત ભણશે બિલો નોર્મલ વિચારો કાર્યકરો બધું પૂજ્યા આ બધું આપે છે પૂજા માર કોઈ લાવ્યો લાજ એવો નહીં દાયો દેખાય છે એના કર્મ એ દાયો દેખાય છે બાકી હોતો નથી કર્મ થી કર્મ આવડવા કર્યા ને લોકગાડે શું બુદ્ધિશળી છે શું બુદ્ધિ પછી કર્મ કર્મ ઉદય બદલાય અને ઉદા કરમા આવે એમ તારે લોકો જવા જવા દૂધ દૂધ બે ભાર કાલે દાખલા દેખા ત્યાં થયું કે બિચારા ઉઘારી વાંખે ઊંઘે છે શું કહ્યું આ સમય ગાડી વાંખે ઊંઘે છે ઊંઘો છો હવે ખાસ તમે કશું ટિકિટ લેતો નથી કશું કરતો નથી કારણ કે આ તો આ ભાવ લઈને આવ્યો તો કરશે હું આ તો આવું કેવું છે સમજે આ તો તમે લઈને આવ્યા હતા તે દરી ના લોટ લઈને આવ્યો હતો ઘણ નહી ઘરતી તો આ દેવું નથી આકાર વિચારો એવું બે ધોરણ એટલે દાતા ગામે કહ્યું કે દાદુ સંન્યાસી આ ગર ને કશું કરવા જેવું છે ને આ ગરમિત કરો તમારે કરાવે ને મતલા વિચાર કરવા વિચારે બધું કરવાનું પણ Hasta no tener ahora. Pero bueno. Cárgate alegre esto debería estar. No. Boroma, era para van. Esa barato. ¿Qué plata trae? ¿Vamos a caer? No. Ya tomó no es moldear. Ya. Él le dijo, ¿no qué pasó? લખાવડા એવું છે ગયા હતા જે લખાવ્યું નઈ તમને કઈ મળ્યું છે હવે મળ્યા પછી બીજા જોઈ તમે એમ કહો છો ભાઈ બાકી આ હમણાં જેવી ગોળી નથી તમારી ઈચ્છા પ્રમાણે તકત ચાલે જેનું ના ઈચ્છા થાય છે એ તો પાસે આપણું ઘર આપે તો બીજું બધું તમારી ઈચ્છા પ્રમાણ છે અહીંથી તમારે આવતા ભાવ શું જોય છે મારું મકાન જોય છે ત્યાં કેતા મારો છ રંગરો ની ચાલે છોકરો આ બધું સમજો લખાયો બધું બહુ લખાવો હતો શું કરતી સીધે જાણો તમારું પુણ્ય પાપનો જે ગ્રહ છે તે પુણ્યા સિત્તેર છે અને પાપ ના ત્રીસ છે તો જે માગવો એટલે ગાડી ના કરાવો એટલે તમે જેટલું બતાવો અને બીજું બધું ધર્મ નાખો તો ધર્મ ના કરાવે માલિકંધો છે મને કે દાદા આવું લાવો અને તમે શું લાવ્યા છો તમે તો આખો દાવો તમે જેમ ઈચ્છા હોય તેમ તમારી તમે બંધ કરી શકો છો અને મારે કરો કલાક બે કલાક બે કલાક મને મળતા હતા વાપરવા મળ્યા ગાડી માં રેડિયા માં બધા મકાતા તારીખું કહ્યું તો બંગલોર માંગ્યો નથી બંગલોર માંગ્યો નથી ગાડી માગી નથી કદું માગ્યો નથી રેડિયો માગ્યો નથી ઘડિયાળ કર્યું નથી જિંદગી પાર્યું નથી કઈ માગ્યું નથી તો પિસ્તા મારા બધા વપરા તમે જેવું નાખો એવું હિસાબ થશે તમારો ઈચ્છા બધી વસ્તુ થાય છે નાનો છે ને શું તમારી મળેલું છે અને લાભ હોય એટલે બધું તમારી આધાર માણસ મરવાનો માણસ ના સહી વગર કોઈ પણ માણસ મરી શકે નઈ દરેક માણસ પોતાની સહી થઈ જાય ચાર પછી મરણ આવે મરવા માટે તમારી કહી જોઈશે મરા કે હું મરવા ખુશી છું ત્યાર પછી જગત બધું તમારું છે ચોકડા માં કે છે તો બધા બધા દેખાયો બધા જમરા નામ ના જીવ કઈ જાય છે બધા જીવ લેવા ત્યાં ગાઈ દીધું ભૂત ત્યાં લોકો બધા છોકરા દુખ્યા ભરકે વિચારો અને પછી પછી કે કૂતરું લડ્યા હતા જવાનું ઘરાયા બધા કૂતરું લડ્યા નહીં બિચાર્યું તારો કે કૂતરું લડે તો ઘર આવ્યા અમારી ગયા ટાકા ઘર પર આવી ગયો તૈયાર તે બધા રહ્યા હતા તારું બધા બધા ના હોય છે હું હું હોય જઈશ તમે ના હોય છે રહ્યા હોતો કેર નહીં બનો કેરવા નું બનો કાકા લઈ જશે કાકા તો કી ગયા બિચારા તો આ કાકા ને લઈ જશે આજે એટલે મને રાખી રાખું નાય પછી અવાજ થઈ ત્યારે કઈ કોઈ રહી ગયા કાકા તો ગબરાજ નથી આજે ખોટું ઠોકા ને કારણ કે તદ્દન ઠોકા ઠોક હોય ને કઈક તો હોવું જોઈએ કઈક તો હોવું જોઈએ ને તે શું હતું તે કહું કઈ જવું નિયમ રાખ હતું યગમરાજ હતું ભોગ કરો એટલે ખોટું કરતા ઓછા થઈ જાય તો એ તો આપડે મખાન દવા થી મને દેવા થઈ જાય એવું આ બધું થઈ જાય છે નથી કોટી ભગવાન ક્રિએટર કે પુનર્જન્મ જાણતા માટે ભગવાન ક્રિએટર છે પણ આ હિન્દુસ્તાની માટે ભગવાન ક્રિએટર કેવાય કારણ કે આપડે પુનર્જન્મ માનીયે છે શું કયું પુનર્જન્મ એટલે આપડે કર્મ કરતા છીએ અને ભોગતા આપણે છીએ એવું માનીએ છીએ ક્રિએટર કેવાય ને પણ આ શા માટે કહેલું કે આ લોકો ભાઈ હાડોરી ખોટું કરે વાંચતા અને હું તો કહું છું આ તો અલૌકી વધુ છે આ અલગી ભગવા નાય હોય વાંચવામાં નાય હોય જાણવા માં હોય જોવા ના હોય અપૂર્વ હોય પૂર્વ અગરું ના હોય અપૂર્વ પેલું પુરવાનું પૂરી તમે ઘરિયા માં વાત કઈ કઈ વાત કરી બધી બધી વાતો ગમી એટલે કોર્ટ કલક તો નીકળી જાય એવું મારા માં ઝાપટ વાપર્યા છે નવી ધૂલ પડેલી છે મુંબઈ માં વકીલો ડોક્ટર મારે આવું જાવ પહોંચ્યા થાય મારે ભાગ્યા આગળ આવી ગયું આગળ નાનું ત્યાં લેબરવાર થાય તો મને આબુ ગવા જઈએ અમરવાર ઉઠતો આબુ થઈ જાય ચીકણી ચાલતા ચાલતા આયા તેલ નું બંધોરા બધા પ્રોબ્લેમ માણસ થી જઈ શકે કેટલા પ્રોબ્લેમ ઉભા થાય તમારે સુધારવાનું તમારે હવે સુધારવાનું બધું તમારે બધું સુધારવાનું હવે એટલે આનો ઉકેલ લાવવો જોઈએ ને ના દે પ્રોબ્લેમ ઉભા ન થતા બેનો થાય કે પ્રોબ્લેમ જ ઉભો ના થાય એવું જીવન તો આખો દો કઈ કઈ કઈ કોઈ જ ના હોય ને આવું તો એવું બોન હોય જગત માં લોકો આજે આનંદ માં હોય બધા પ્રોબ્લેમ કાઢવાના માટે તો કૃપા જોઈએ તમારે એમ કે પ્રોબ્લેમ કાઢવા કાઢવા તો જોઈએ એ તો ચાલુ ને ચાલુ રહે પ્રોબ્લેમ ચાલુ ને પ્રોબ્લેમ તારું સોલ્વ થઇ જાય સાચું થાય નહીં જિંદગી માં ક્યારે શાંતિ જાય ઘડી વાર પછી દારૂ પીર સુર તો થાકીને આખો દારો થાક લાગી ઉઠી જાય તે અને જીવાન કેમ કે ચાલશે ગમે તમને એમ લાગે બધું સારું જ કરું છું એવું લાગે ના આત્મા તો કઈ સામે હું ખોટું કરું છું આત્મા ઘણી વાર છે કે આ ખોટી વસ્તુ થઈ રહી છે બઉ મોટી બાબત હોય તાર મેસેજે બાકી આખો દોટું જ કરી રહ્યા શું કરી રહ્યા છે કૃષ્ણ ભગવાન આખું સીધી સીધ ને સોચ રાખે કૃષ્ણ ને કરવું એ કરે તો એ કૃષ્ણ ને ગોઠતા નથી કોઈને ગોઠતા નહીં ને કૃષ્ણ ભગવાન કહ્યું છે ફરી પાસે મનુષ્ય બહુ ફરી આવે એવું કરતો એ દેખાતો નથી આપણને હતા અને આરોપી હતા તે આરોપી તરત જ કબૂલ કરી દે કે સાહેબ મારો ગુનો છે પણ અત્યારે આરોપી જદે તમે આરોપી વકીલ વકીલ મૂક્યા તમે એટલે જે કઈ ગુનો થાય છે ગુનો જદે તમે વકીલ એ તમે ગુનેગાર આરોપી તમે ત્યારે આરોપી બે હતા જૂજ પડતી હતી સચિવ માં પણ કહ્યું બધું પોલ પોલ સાધુ સંધ્યા છે તરફડે છે બધા માસલા તરફ એમ તરફે છે મહોસલા બહાર નાખે ને જે તરફ થાય ને એવું તરફ થાય કેટલી બધી સાહેબી આવું બેગવતો આવડતી નથી આપનું ઠાકોરભાઈ ઠાકોરભાઈ ઠાકોરભાઈ ખરેખર ઠાકોરભાઈ છો મને શું ખબર પડે મને શું ખબર પડે તમને પોતાને ખબર નામ તો ખબર પડે એમ તું કરશે ક્યાંય બધી લે આવું એ તમે કોણ છે જાણો ને અમારા અરવિંદ એ થયેલો શું છે એક બ્રહ્મ જ્ઞાન પેલા થાય હું કેમ કે જ્ઞાન થાય અને પછી બ્રહ્મ જ્ઞાન થાય કેવા નહી બધા એમ કે એ લોકો ને અંદર અંદર કઈ ચર્ચા થઈ હશે તો કે પ્રમુખ સ્વામી એવું કેતા નથી ભાઈ કે છે કે પેલા બ્રહ્મ થાય ને પછી આત્મ થાય અને લલુભાઈ કે છે કે ના પેલા આત્મ થાય ને પછી બ્રહ્મ જ્ઞાન થાય લલુભાઈ તો કે સાચું શું આત્મ જ્ઞાન થયું નહી એજ પરમાત્મ જ્ઞાન છે થાય બધાને અને પરબ્રહ નું જ્ઞાન આત્મ જ્ઞાન એ પર જ્ઞાન પર બ્રહ્મ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન ફરક જ નથી આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન અને પરબ્રહ્મ જ્ઞાન ને આત્મજ્ઞાન બે એક જ એક જ છે અને બ્રહ્મ જ્ઞાન જુદું બ્રહ્મ જ્ઞાન એટલે શું બ્રહ્મ જ ના હોય એટલે હું મરી જઈશું સહેજ ભાઈ ની અને પુનર્જન જાણતા હોય પુનર્જમ તેમાં કેટલાક જ માણસો અનુભવ થી કે હું કાયમ ન છું એવું ખાતરી થાય બ્રહ્મ જ્ઞાન શું પછી આત્મ જ્ઞાન તો જયારે થાય ત્યારે બ્રહ્મ જ્ઞાન થાય કે પ્લસ પ્રમ્ઞાન એટલે હું કાયમ સતિદાન દે કે બરાબર હા ઓહ મય આત્માતે નહીં હા કે ઓ ડો નો દાદા પગડપો દમો સમો બોલ ઠાકોર વાત તો અમારી કયું પોલ કયું ચલાવશે નહીં પડતું ત્યાં ગઈ પણ આવશે ત્યાં સી દશા થશે હારા શરીર ચેન નહી પડતું તો ગઈ પણ આવશે સી દશા થશે તો વિચાર કરો આ બધા થયા ત્યાં નહિ પડતું એવું થઇ ગયા છે તો પછી આ બધું નખાય બધું કરતો હોય શું જરાક આડું એવું આપડે બોલી ગયા બોલી છું કે તો ફેર મળે ફેર આપડે ના સમજે હું ફેરણિયો તું ખલાસ થઈ ગયું જય જયારે કામ થઈ ગયું એક બાજુ ઠાકોર ભી કે નિવેળો લાવજો આ બધા આયા છે નવે નવું ઓળખ વિષય મળેલો હતો લલુભાઈ આવેલા રાત રહીલા ત્યાં આગળ કર્યા કરે આપડા લોકો દેખાય જોયે ને આપડે પા સાહેબ મને છોડાવ સાત શત્રુ જતા રે એટલે બધું રાજીવ પૂછે છે કે સ્વામિનારાયણ ધર્મ માટે કઈ કહો એ સુ છે અત્યારે વધારે આપડે સાથે તેનું તે રીપીટેશન કરાવે એમાં આ બધા ધર્મો સારું છે કે લોકો લપસી ના પડે એ દાળ પીવા રમી રમવા જતા રેચાયા કરે ઘૂંચાવા માટે ને ઘોચવાડા માટે ઘું ચિંતા માટે નઈ કે કોઈ ઉપાધિ જાય નહીં એના એજ પ્રોબ્લેમ નઈ એનું એજ પહોંચ એમને બધાને પહોંચ ગયો એની એ જ એ બસ એ છુટકારો ના થાય બધા ધર્મો નો રમતું હોય તો એ એક જાતો નવો એ નવી બ્રાન્ડી છે એક જાત ની અને આ વૈષ્ણવો પાછો ભૂતકાળો મેળવ્યા છે સંપૂર્ણ સુખ્યો આનંદ થી પરમાનંદ થાય નઈ અને આ તો ઈગોઈઝમ છે એક જાત નું શું થતા કઈ કઈ ના કરવું એના કરતા ધર્મ જવું સારું દારુ દારૂ છોડાવે મારે ઊંધો નથી જરા કરે એમને ભક્તિ કરવી બહુ તેમ કોઈ મત મત નઈ ને ભક્તિ કરી રિલેટિવ ધર્મો નું ફળ પૂર્ણ અને પાપ બંધાય ત્યારે દાદા જે આત્મ જ્ઞાન આપે છે એનું એ વસ્તુ ને જરા બધાને સમજ આપો એમ કે આ લેવા દેવા નહીં ને આ બધા ધર્મો હતો અને લેવા દેવા આ તો અનંત અવતાર અનંત અવતાર નું પુનઃ ભેગું થાય તાપ્ત થાય આ વસ્તુ હોતી બધું પ્રોબ્લેમ વાળું જગત હોય એ બધા સાધુઓ બાધુ બધા પ્રોબ્લેમ સમજ ને આ તો વાત જ ના હોય ને આ પ્રગટ થઈ જાય प्रॉब्लेम व नही तो गए घुसी ज જલારામ નું નામ દેવું કામ નામ ઘૂસી દેવું ગમે તમે ઘૂસી ગયા એટલે પડી તો ના જવાય લપસી ના પડે નઈ તો દારૂ પીવા જતો રમી રમવા જતો રે અને ધર્મ જેવું વસ્તુ જ છે અત્યારે કોઈ જગાએ ધર્મ જેવું જોવા માં નહી આવતું ધર્મ તો એનું નામ કેવાય ક્યા માનસિક શાંતિ રે બધી ઘરમાં ફ્લેશ ના થાય તો ધર્મ જ કોઈ જગાએ આ તો નથી રે ને સ્ત્રીઓને ના જોતો હોય અને પૈસા ના લેતો હોય તો એની પાસે પડી રહ્યું સારું કોઈના ઘરમાં ઝઘડો નહીં થયો એવું ઘર છે હમણાં કોઈનું કોઈના ઘર ઝઘડો નહી થયા નહી થયો એવું ઘર ખરું હા આખા આખા મહિના માં તો ત્યાં ભગવાન નો હજુ વાસ હશે અને અમને તો મારો ક્લેશ ના થાય એમના બધા મારી પાસે ચાલીસ કુટુંબો છે જે નિરંતર દાદા દાદા નિરંતર કેવું પામી ગયા ચિંતા થાય મારી પર બે લાખ નો દાવો મળજો કુંડી ક્યાંથી લાવે એટલે જે ભલે ખોરાક લેવો આપડે સમજ પડે ને પણ ક્લેશ ઘ થાય એ ધર્મ ખોરી કાઢવો બતાવો ઘરમાં ક્લેશ ના થાય કેટલું આવડે તો એ રસ્તો બતાડો એમ કે છે એ રસ્તો બતાડો ક્લેશ ના થાય ધર્મ જ નાખ્યો એમ નહી તમે એવો રસ્તો બતાડો કે થાય બધું નીકળી જાય તમે ઓ રસ્તો બતાડો એમાં જીવન કરવું હોય અમે એવો રસ્તો બતાવીએ કારણ કે બે અક્ષર ખૂટી ખૂટી ગયા ખૂટી બોલો તો શ્રી કૃષ્ણ શરણમ હું આપું બઉ ફેર પડી જાય શું બોલે છે હું નથી બોલતો નઈ દાદા દાદા કે પોતે કે તમે બજો તો તે ફળ આપે તમે જાતે કૃષ્ણ ભગવાન મોક્ષમૂલમ ગુરુ વાક્ય મંત્રમૂલમ ગુરુ વાક્ય મોક્ષમૂલમ ગુરુ કૃપા ઠાકોર પૂછે છે કે આ બધી ઉપાધિ નો અંત અંત કેવી રીતે આવે હાધિ નો અંત કેવી રીતે આવે છે તમારે ચિંતા કરી લવો દુનિયા છે બધી આખી અને પુસ્તક માં કહ્યું છે ખરું ક્યારે આવશે તમે તમારે આવતા બઉ નું નથી આવતો બઉ હારો રાખો હોય તો ચિંતા ભરી ના થાય તો કશ ભગવાને ના ચિંતા ત્યારે મારે કરો તમે તમને હાપી દે પણ હપતા નથી નઈ ના વિશ્વાસ જ ના ધર્મ તો ક્યારે કેવાય આપણે ઠાકોર ગેર આ બધા લોકો અપમાન કરે તે વખતે ક્ષમતા રાખો તો ધર્મ છે એટલે ધર્મ જ કેમ કેવાય આ સાધુ મહારાજે ક્ષમતા રાખે ને તો એ ધર્મ કે સાધુ રાખે ને એ આમનામાં લુગળા બદલે એટલું શું બોર્ડ મારે દુકાન ક્ષમતા રાખે તો ધર્મ કેવાય